સહજાનંદ રસ અનુપમ સારો કરેલ સમગટ સહસ્ર મુખ ગાય નિગમ નેગલ ચરણે લોલ નકશિક પ્રેમ સખી નાથ રહો ઉર માર મીરે દ સહજાન રસરૂ प्रगट रूप सुखधाम अनुपम नाम नेरे लो आपने आग् प्रवचन में साेमानंद स्वामी कहे कि हूं समरु प्रगट रूप सुखधाम प्रगट एवं सहजानंद स्वामीन स्मरण करूच भजन करूच मरी प्रगट बीजा कवियों परोक्ष भगवान था अने की कीर्तनों ने रचना करी एवं प्रेमनंद स्वामी ने नहीं सामने प्रगट बैठा है रचना रचे संभ पी अपने प्रगट ना अर्थ प कोशिश करी कि भले सजान स्वामी लौकिक दृष्टि देहोत्सर्ग कर गया अंतरध्यान अंतरध्यान थे छता आ सत्संग में प्रगट रहा नो संकल्प कर गया है प्रगट है खरेखर श्रीजी महाराज बहुज प्रगट ये विश्य आपने थी, थी। है ये विषय अपने विस्तार से सांभ तुम छता एक सरस मजा चरित्र प्रसंग मैंने वाचवा आयो ग कही दू बहु जा वर्षो थे पचास साठ वर्ष पहला बात आप अक्षर निवासी पूज्यपाद जोगी स्वामी गुरु कृष्णजीवन स्वामी मानत स्वामी गोडल रहता आ प्रसंग जोगी स्वामी तेरे साथ हेज स्वामीए इ जोगी स्वामी गुरुए गोडल मंदिर में बार कलाक अखंड धून राखी थी સવારથી સાંજ સુધીની એ બાર કલાકની ધૂન પૂરી થઈ એટલે લગભગ સાતેક વાગે પૂરી થઈ હશે બાર કલાકની ધૂન પછી પૂજન થાય ને પછી આરતી થાય એ ધૂન એમણે સાધુ આશ્રમના સભા મંડપમાં રાખેલી પછી ધૂનની પૂર્ણાહુતિની આરતી જોગી સ્વામીના ગુરુ મોહંત સ્વામી એ આરતી ઉતારી આરતી શરૂ કરી એટલે સ્વાભાવિક હરિભક્તો હોય એમને તો દર્શન થાય અને એ વખતે કંઈ આવી ઇલેક્ટ્રિક સિટીને એવું બધું કંઈ બહુ હતું નહીં તો દૂર જે મંદિરો એની પ્રદક્ષિણાઓમાંથી બહેનો દર્શન કરતા હોય તો એને સ્વાભાવિક આમ કંઈ બહુ દર્શન થાય નહીં કારણ કે ત્યારે આવા કંઈ જળાહળા દીવા તો હતા નહીં એટલે બેનો વિચારા આમ અકળાય દર્શન માટે ઘીમાં આરતી થાય છે પણ આમ મહારાજનું દર્શન નથી થતું કેવા ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ છે એ જ વખતે મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થયા અને તમામે તમામ બહેનોને મહારાજે પ્રગટપણે દર્શન આપ્યા પાત્ર કુપાત્ર કંઈ જોયું જ નહીં જાણે પૃથ્વી ઉપર હોય જે આવે એને દર્શન થાય એવી રીતે તમામ બહેનોને દર્શન શ્રીજી મહારાજે આપ્યું હરિભક્તો માં જે પાત્ર હતા એને દર્શન થયા પણ બહેનોને માટે એવી કૃપા કરી બધા જ નાની બાલિકાઓથી માંડીને બધાને દર્શન થયા બધાને એમ જ થઈ ગયું કે મારાજ તો પ્રગટ છે एटले अपने सतो कहे छे न, श्रीजी महाराज वरमवार कहे छे न, भक्त चिंतामणी में प्रगटपण सत्संग में रहू हमें मूल बात तो ये कि आपो प्रगट भाव एटला भगवान प्रगट प्रगट भाव अपने दृढ़ करने મૂર્તિ પૂજા કરતા હોય અને પ્રગટભાવ રાખવો કઠણ હોય છે લગભગ પૂજારી લોકોને બહુ કઠણ હોય આપણને લાગે કે એમને તો બહુ સરળ પડતું છે પણ વધારે એને કઠણ પડે એ વસ્ત્રો ધરાવ આ ધરાવું તે ધરાવું એમાં જે બધે પ્રગટભાવ રાખવો ને એ વિચારે તો નહીં તો સાંભળે તો ના આવે જાણે સાક્ષાત ઊભા હોય એમ એની પાગ લે એમ પાક ધરાવે બે હાથે પાગ ઉતારે નહીં લગભગ પૂજારી લોકો એક હાથે ટોપી ફેંકે હા તમે જોઈજો બધું એ આમાં પૂતળું ન શણગારતા હોય એમ બધું કરતા હોય એક હાથે ટોપી આમ જાવે એક હાથે કુંડળ આમ જાવે બીજા હાથે કુંડળ આમ જાવે એક હાથે ખેસ આમ કરીને આમ ખેંચી લે એ બધું ધરાવીને એમને જલ્દી ફટાફટ પૂરું કરીને પૂરું કરવાની વાત હોય પણ સાક્ષાત રાજા ધીરાજ બિરાજે છે એવા ભાવથી જો સેવા કરતા હોય તો બે હાથે ટોપી ઉતારે બે હાથે પાગ ઉતારે બે હાથે એક એક કુંડળને ત્યાંથી નીકાલે ખેસને બરાબર ધીમેથી બે હાથેથી ઉતારે ધરાવે તો પ્રગટ ભાવ ધીમે ધીમે કેળવે તો આવે પેલી વાત આમ તો જાણીતી છે પણ તમારા માટે જાણીતી કે નહીં મને ખબર નહીં એક જણાને દીકરો નહોતો તો ગણપતિમાં શ્રદ્ધા એટલે ગણપતિની આરાધના શરૂ કરી એક બે વર્ષ સુધી ગણપતિની બહુ પૂજા ને અર્ચના બધું કર્યું પણ કાંઈ ગણપતિએ કંઈ દીકરો દીધો નહીં કાંઈ એવું અણસારી આવી નહીં એમાં વળી કોઈ મળી ગયું તો એમણે કીધું કે તમે માતાજી આશા પૂરા છે એ તમારી આશા તરત પૂરી કરે નામ જ આશા પૂરા એટલે તમે એમની પૂજા કરો એટલે દીકરો દેશે મા તો દીકરાને આપે એટલે ગણપતિને લઈને અભરાવી ઉપર ચડાવી દીધા અને માતાજી પધરાવ્યા માતાજીની પૂજા શરૂ કરી એ પૂજા કરતો હશે એમાં એક દિવસ સરસ મજા ધૂપ ને બધું કર્યું હશે એની નજર ગઈ કે હું માતાજીને ધૂપ કરું છું અને ધૂપ તો ઉપર જાય તે ઉપર ગણપતિ બેઠેલા એને જ મૂક્યા હતા એટલે ધૂપ તો એ બાજુ જાય આને થઈ ગયું કે એને મને કઈ દીધું નથી અને ધૂપ લઈ જાય છે એટલે રૂ લાવી અને ગણપતિ સૂંઢમાં ભરાવી દઉં એટલે એને ધૂપ તો લેવા જ ના દો દીકરો આપ્યો ને સાનો લેવા દો રૂ લઈ આવ્યો લઈ ને ગણપતિને સૂંજમાં ભરાવા માંગ્યો દીકરો દીધો નથી પાછો પાછો લઈ જાણપતિ ખડખડા માગ માગ કેટલા દીકરા છે છે તારે બોલ્યો ક્યારે પણ તમે શું વાત કરો છો પૂજા કરી કરી મરી ગયો તો તમે કઈ બોલ્યા નહી તો કે ત્યારે તું પુતળું માની પૂજતો હતો અત્યારે ત્યાં મને પ્રગટ જાય ધૂપ આપતા એમ ના હોય કે આ ધૂપ લીએ છે પૂતળું માની ને બેઠા હોય કે એમાં ક્યાં કાણા છે ને શું લેવાના આટલો પ્રગટ જાણ્યો એટલે પછી માગ માગ એમ આપણે પ્રગટ ભાવ રાખવાની વાત આપણે છે ભગવાન તો પ્રગટ છે ભગવાન અપ્રગટ થઈ જાય તો તો બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય એવું જ છે ને જેને આધારે હોય એ આધાર નીકળી જાય તો એ વસ્તુ નાશ પામી જાય તો ભગવાન જો પ્રગટ ન હોય તો બ્રહ્માંડ ટકે કેમ એટલે જે વાત છે આપણી છે એટલે પંક્તિમાં एक अर्थ ताराविए तो यो बहुत सरसमु प्रगट रूप सुखधाम प्रगट रूप सुखधाम जेट प्रगढ़ भाव एटल अपन सुख पे परोक्ष भाव आ जाए प्रगट भाव रहते सतत ना प्रगट भाव हो भगवान मेरी जोड़े मरी छ તો એ પ્રગટ થયું ને તો એને કેવું સુખ હોય કે સાથે ને સાથે હોય તો પણ આપણને એમ છે કે આપણી સાથે હોય નહીં ભગવાન તો બહુ દૂર છે ત્યાં છે અક્ષરધામમાં બેઠા છે લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી મૂકે તો બેળો રજ થઈ જાય એટલે બેઠા છે છેટે ને કાં તો મંદિરમાં જ પણ આપણી વેળા તો નથી એમ આપણે માનીએ છીએ એવું મનાઈ જાય છે અત્યારે એમ આપણને થોડું થાય છે કે અત્યારે મારી પાસે બેઠા છે એવું પ્રગટ ભાવ છે જે આવે બહુ મોટી વાત છે અને પ્રગટ એમ મનાતું હોય તો એલ ફેલ કેમ થાય મોટા માણસ બેઠા હોય તો પછીની મર્યાદા કેવી રીતે પ્રગટ ભાવમાં કઈ સહેલું નથી પણ એમ સતત મનાય કે મારી વેળા છે મારી સાથે છે પ્રગટ જ છે દૂર ક્યાંય નથી તો એને તો વચનામ્રતમાં મહારાજે એમ કહ્યું કે એવા સંત એ તો બહુ મોટા છે એટલે ભક્ત જે હોય તે બહુ મોટા છે એટલે આપણે ભગવાન શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે એવો પ્રગટ ભાવ આપણને રહે આપણે ઈચ્છા કરીએ આપણે પુરુષાર્થ કરીએ ને શ્રીજી મહારાજ કૃપા કરે તો આપણો પરોક્ષ ભાવ ટળી જાય અને આપણને સતત પ્રગટનો ભાવ રહે એ આપણી જોડે જ છે આપણી સાથે જ છે આપણા માવતર છે ક્યાંય દૂર નથી એવો ભાવ કૃપા કરે શ્રી એ તો દ્રઢ થઈ જાય તો સુખધામ તો બહુ સુખ છે આ એક ચાવી છે સુખી થવાની મેં ક્યારેક વાત કરી છે કે વિદેશની વાત છે એક જણો જેમ્સ નામનો વ્યક્તિ હતો અને એ ટ્રેનમાં બેઠો અને આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હતો નક્કી જ હતું આત્મહત્યા માટે સિસાઈડ માટે પણ એમાં એની બાજુની સીટ ઉપર એક જણો બુક વાંચતો તો એની ત્યાં છે જે નજર ગઈ તો જ્યાં નજર ગઈ એ પેજ વાંચતા વાંચતા એવું આવ્યું કે જે ભગવાને આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ભગવાને આપણને છોડી નથી દીધા એ આપણી ભેળા જ છે આ વાક્ય એને વાંચ્યું ને માણસ બેઠો થઈ ગયો આત્મહત્યાનું બંધ કરી વાછી તો બહુ માણસ આગળ નીકળી ગયો પોતાની લાઈફમાં એટલે પ્રગટ રૂપ માનવું मनव मना दृढ़ द्वार छे रोजे अभ्यास करे भगवान कृपा करे तो तत्काल प्रगट भाव सिद्ध थाय प्रार्थना कर श्रीजी ने एव श्री प्रगट भाव आपने सीद्धाय सत्संग में प्रगट है प्रेमानंद स्वामी के सहजानंद स्वामी प्रगट रूप એનું ભજન કરું છું પણ એ કેવા છે સુખધામ હું જેને ભજું છું એ પ્રગટ પ્રમાણ છે અને પાછું સુખધામ છે રૂપ સુખધામ છે એ મૂર્તિ સુખધામ છે મતલબ કે સહજાનંદ સ્વામી સુખધામ છે સહજાનંદ સ્વામી હા અને અનુપમ નામને રહે नाम रूप अनुपम छे ने नाम ने रूप सुखधाम आटलू के सहजानंद स्वामी मूर्ति स्वामी नाम धाम एट घर केन्द्र भंडार मूल सोर्स નિવાસ તો સુખનું નિવાસનું એડ્રેસ શું તો કે ભગવાનની મૂર્તિ શ્રીજી મહારાજની મૂર્તિ કોઈ કાગળ લખવો હોય તો આપણે મુકામ પોસ્ટ એડ્રેસ તો જોઈએ ને સુખ કોને નથી જોઈતું બધાને જોયે છે ને પણ એનું એડ્રેસ શું સહજાનંદ સ્વામીની મૂર્તિ સુખનું એડ્રેસ શું મૂર્તિમાં સુખ છે જો આ સામે ઉભા આમાં સુખ છે ભગવાનની મૂર્તિ છે એ સુખધામ છે જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે એક ને બે જેવી વાત પેલી વાત છે ને કે ભાઈ ભગવાને બ્રહ્મા ને કયું સૃષ્ટિ કરો એટલે બ્રહ્માએ પછી સરસ મજાના પર્વતો સાગરો આ બધું બનાવ્યું એટલે ભગવાનને કીધું મેં રચ્યું છે તમે જોઈ જાઓ એટલે ભગવાન આવ્યા ને જોયું કે વિશાળ પર્વતો સાગરો નદીઓ ને બધું ભગવાન કે બહુ સરસ છે પણ હજી કંઈક બનાવો એટલે વળી બ્રહ્માએ પછી સરસ મજાની વનસ્પતિ સૃષ્ટિ લીલોતરી હરિયાળી રચી અનેક પ્રકારના વૃક્ષો પૌધાઓ ફળ ફૂલથી લચેલા બધા વેલાઓ લતાઓ એની રચના કરી ભગવાનને કહ્યું ભગવાને જોયું ભગવાન કે બહુ સરસ છે હજી કંઈક રચો પછી એમાં બધા પ્રાણીઓ રચ્યા હાથી ને જીબરા બધા એમ વાંદરા જાત જાતના પક્ષીઓ ભગવાને જોયું બઉ સરસ છે આખું જાણે સૃષ્ટિ ગાન કરતી હોય એવી આમ સજીવ થઈ ગઈ બહુ સરસ છે ગમે છે પણ હજી કઈ કરો પછી બ્રહ્મા એ સર્જન કર્યું આપણું જ્યાં જુઓ ત્યાં એ લહેરતા બધા એવા તાળીઓ દે હશે ને વાત કરે આ હાસ્ય અમુક વિશિષ્ટ વસ્તુ તો માણસ માં જ છે પેલી વાર જયારે સર્જન કર્યું હોય ત્યારે તો કેવું છે એમ તો કોઈ કરતા નથી એટલે કેવા સરસ એટલે પછી ભગવાન કીધું પધારો ભગવાને આવીને જોયું બહુ ખુશ થયા એ બઉ સરસ રચના કરી છે પણ હવે તમે જાળવજો અને પછી ભાઈ ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા પણ બ્રહ્માને મુશ્કેલી વધી ગઈ માણસ એને લોહી સવારે દરવાજા ટકોરા માર્યા ને લાકડીઓ લઈ લઈને આવે આનું આયા કેમ આમ કર્યું અહીંયા નહી અહીંયા આમ હોવું જોઈ બે આખી આમ આપી બે અહીંયા આપી જોઈ ને ફરવું પડે છે આમ તો આ બે હાથ છે ને તમારે કેટલા છે તમને બધા વધારે કાક આપો જાત જાતની ફરિયાદો થાકી ગયા બ્રહ્માજી એ મેં નવરી કોમ સવાર સાંજ સુધી કામ નહીં બ્રહ્મા લોહી પીવે મગજ ખાય જાત જાતની સલાહ તમે સલાહ બોક્સ મૂકો તમે જો કેટલી જાતની સલાહ આવે છે બ્રહ્માજી કંટાળી ગયા હો ભગવાન કઈને ગયા હતા તમે જાળવજો એવું જ છે પછી બ્રહ્મા ગયા ભગવાન પાસે ને કીધું ભગવાન ને મહારાજ આ તો બહુ મારી પજવણી થઈ ગઈ આનું શું કરવું બ્રહ્મા ભગવાન કે લાવો એનો ઈલાજ કરી દઈએ લક્ષ્મીજી ને કીધું એ જોડી લાવો વાત અતિ ઉત્તમ છે જોડી લાવ્યા લક્ષ્મીજી આપી ભગવાન બ્રહ્માજી ને કીધું તમારો ખેસ કરો આમ એટલે હું જે વસ્તુ આપું ને એ માણસો આપી દેજો એટલે પછી તમને કોઈ નડવા નહીં આવે એની ભગવાન જોડી લઈને હાથ નાખી બ્રહ્માના ખેસમાં નાખતા જાય ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને છળ ને પ્રપંચ ને દંભ ને કપટ ને એ દગાબાજી ને સ્ત્રી ને ધન ને બધી કેટલી વસ્તુઓ નાખ નાખ કરી એમાં નાખતા હતા ત્યારે એક વસ્તુ કઈ હાથમાં આવી એ લઈને સડક નહીં ભગવાન પેલા બ્રહ્માની જોડી નાખી પણ નીચે સરકાવીને પગ દબાવી દીધી બ્રહ્મા તો લેવામાં એને કઈ ધ્યાન નહીં બધી વસ્તુ આપીને કીધું જાઓ આ મનુષ્યોમાં બધી વેચી દેજો કોઈ નવરો થાય તો તમારી પાસે આવશે અને ત્યારથી પછી એ માણસ બીજી થઈ ગયો છે કામ માન ક્રોભમાન લોભમાન ન કોઈ ન હોય તો માણસ એકબીજાની ઈર્ષામાં બળતો હોય એર એર કંડિશનમાં તડપતો હોય બધી જોવો છો ને પછી કોઈ નવરો છે એટલે બ્રહ્માજી તો વયા ગયા અને માણસ પછી કામમાં રદ થઈ ગયો લક્ષ્મીજી એ કીધું કે મહારાજ તમે એક વસ્તુ પગ નીચે દબાવી દીધી તો એ શું છે તો કે બ્રહ્માજીને જવા જ બરાબર સાંભળી ન જાય બ્રહ્માજી સાવ ડોર ની બહાર નીકળી ગયા પછી લક્ષ્મીજીને કીધું શું કેતા તમે એક વસ્તુ તમે દીધી નહીં હાથમાં આવી તો તમે પગ નીચે દબાવી દીધી તો એ શું છે પગ ઊંચો કરો જ્યારે ભગવાને પગ ઊંચો કર્યો તો શાંતિ નામનો પદાર્થ હતો ભગવાને કહ્યું કે દેવી બધી વસ્તુ સંસારમાં મળશે જીવને પણ જયારે શાંતિ જોઈતી હશે ત્યારે આ ચરણમાં આવશે ત્યારે જ શાંતિ મળશે બાકી ક્યાંય નહીં મળે ક્યાં સુખ છે ભગવાનની મૂર્તિમાં ભગવાનના ચરણ માં હવે આ પાકો નિવાસ જ ત્યાં છે એડ્રેસ જ ત્યાં છે ખજાનો જ ત્યાં છે જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી કેમ મળે બધા લોચો ત્યાંથી જ કાઢી લેવો સંસારમાંથી જ આ બધા બેઠા છે આપડે બધા શું કરે રાત દિવસ આ બધા ડાયા ડાયવાય છે પણ બધાને સુખ ક્યાંથી કાઢવું છે સંસારમાંથી ભગવાન ની કૃપા હોય તો આ સમજાય નહીતર તો આવી વાતો કરનારા મૂર્ખ લાગે જલસા આવે છે શું વાત કરે છે આ સમજવું બહુ કઠણ છે બહુ ભગવત કૃપા હોય ત્યારે સમજાય કે મારું એવું જ છે આ સંસારમાં તો કાઈ સુખ છે જ નહીં આપણે ખાલી કલ્પના કરો એક બે વસ્તુઓની અત્યારે તમારે પચાસ સાહીઠ વર્ષની ઉંમર માનો થઈ અત્યારે તમે માનો પાંત્રી ચાલીસ વાળાઓ છે પંદર થી માંડીને પચાસ સાહીઠ વર્ષ સુધીના બધા બેઠા હશે આટલું જીવન જીવા એમાં તમે સુખનો લોચો કાઢી લીધો ગદ્દા મજૂરી સિવાય કઈ લાગે છે હજી એમ છે ને હજી હમણાં રહ્યા હજી રહ ભગવાન ને ભૂલી ને સત્સંગ કરાવે ને તોય સુખ નો આવે પોતાના અહમ મહમત્વ આ તે બધું બેળો સત્સંગ આખી જિંદગી કરાવે ને તોય સુખ ના આવે તો પછી સંસારમાંથી તો ક્યાંથી આવે હવે આ એક જન્મ થયો એમાં આમ જો વિચારો તો ઓડકાર સુખ નથી આવતો ગચરકો દુઃખનો જ આવે છે હજી તો અર્ધે નથી પોચ્યા એમ કયો તો હવે કલ્પના કરો તમે કે આપણને જો દસ જન્મનું જ્ઞાન મળે દસ જ આમ તો જાજુ મળે તો ગાંડા થઈ જવાય દસ જન્મ પાછલા એનું જ્ઞાન મળે કે આપણે શું હતા શું કરતા હતા હવે તમે વિચાર એમાં આપણે શું કરતા હતા આનું આ શું કરતા હતા વર્યા ને પર્યા અને છોકરા થયા ને આ થયા ને તે થયા ને વળી પાછા એને એ ચક્કર કમાણા ને આ ને તે મૂક્યા ને કેટલાય દુઃખ કેટલાની સાથે વેર કર્યા છે કેટલાયની હત્યાઓ કરી છે કેટલી વખત આપણને કોઈ મારી નાખ્યા છે કોઈ એક્સિડન્ટમાં કપાઈ ગયા છે કોઈ અકસ્માતમાં મરી ગયા છે કોઈ યુદ્ધમાં કપાઈ ગયા છે કેવા કરુણ આક્રમણ કર્યા છે એકના એક દીકરા મર્યા હશે પત્નીઓ મરી હશે પતિ મર્યા હશે કેટલા એવા દુખ છે ને કઈ સહન નહીં થયા હોય આ બોમ્બ વિસ્ફોટોમાં ક્યાંય ઉડી ગયા છે અણુમાં બોમ્બમાં ક્યાંય ભટકાઈ ગયા છે મુસ્લિમ રાજાઓ જે એવી રીતે ત્રાસ આપી આપીને માર્યા છે કનડી કનડીને માર્યા છે જેલમાં પૂરી પૂરીને ભયંકર ત્રાસ આપ્યા છે હિંસક પ્રાણીઓ એ ફાડી ખાધા છે આ બધું દેખાય ને રૂવાડા ઉભા થઈ જાય કેટલા વિયોજ્ઞાન કેવા કેવા દુઃખ એ બધું ભોગ્યું છે એ વખતે આ મારા છોકરા ના મારી ઘરવાળી ના મારા પૈસો ના અમારું કુટુંબ એ કરીને એનું એજ રિપીટેશન છે આમાં એટલે જ લખ્યું આ બંધુ પદના ઉપરનું મધ્ય નું વચનામાં એમાં મહારાજે એ જ કીધું કે કોટી કલ્પે દુઃખ અંત આવે નહિ ભગવાનને ભૂલી કોટી કલ્પે ભગવાન ની મૂર્તિ માં જોડાવ બાકી સુખ થવાનું નથી હકીકત છે આ જન્મે કઈક બે પૈસા છે થોડો સારો પરિવાર છે એવું બધું લાગે છે ને હવે બીજો જન્મ થાય અને આગલામાં આપણે કીધું કે દસે દસ જન્મ માણસના જ હોય એવું નથી ને પશુ પક્ષીઓ થયા હોય ત્યારે શું હશે દશા હે હમણાં વચ્ચે છે ને અચાનક જ્યારે ચોમાસું સ્ટાર્ટ થયું ને પેલો વરસાદ રાતી આવ્યો અને સંધ્યા વખતે આવ્યો એ વખતે વાંદરાઓને તો કાંઈ બહુ ખબર નહીં પડી હોય કે વરસાદ આવવાનો છે એટલે એ તો બધા લેરથી ફરતા હોય અને અચાનક તૂટી પડ્યો અને પછી જે વાંદરા ફસાયા છે ક્યાં જાવું ઘા થઈ ગયા તે હું જ્યાં મારે રહેવાનું સુવાનું છે તે તાર છે આમ બે તેમાં એક વાંદરું વિચારવું એ તાર પકડી ઉપર બેઠેલ તે એને દશા જોયે રા ઘડીક તાર વાગે ઘડીક પગ આમ કરે ઘડીકામ કરે ઘડીક આમ કરે ઘડીક માથું હોઈ જાય તે મને જોવાની મજા હું રાતે ઉઠી ઉઠી જોઉં ભી કીધો ઓ હો આને બિચારા ને દુઃખ કેટલું છે ત્યારે પછી વચ્ચે વરસાદ એવો થોડો રહી ગયો થોડા છાંટા પડતા હશે એવું બધું હશે એટલે પછી બાય પાટ જેવું છે તો પછી હું ત્યાં બેઠો લગભગ દોઢક વાગ્યો હતો રાતના દોઢ બે થયા છે તો હું ત્યાં બેઠો પેલું વાંધા ખબર પડી ગઈ કે આ કોઈ બેઠો મારે એને કઈ આશય નતો એને તેને ભગાડવાનો પડે એને બિચારાને ઠીક નહીં લાગ્યું હોય કે આ મને માર છે એમ હું તો મારી રીતે બેઠો હતો એટલે એ વાંદરું ત્યાંથી છટકી ને વાગી ને તરત લઈને ઉપર વહી ગયું ઉપર ખુલ્લું જ છે નળિયા જેવું જે દેખાય છે ને ત્યાં ત્યાં એ ગ્રીલ છે એ ગ્રીલ આમ ઠંડો પકડી દાંડો અને એમને લટકીને બેઠું આખી રાત બેઠું આખી રાઈત આમને બેઠું હું રાતે ઉઠી ઉઠીને જાઉં ત્રણ વાગે જાઉં હાડા ત્રણે જાઉં બેઠું જોઈએ પછી સવા પાંચ વાગ્યા પછી ત્યારે એને કઈ ખબર પડી કોઈ જોવે છે પછી એકદમ બિચારું ભાંફળું થઈને ભાગી કેવા હશે બધા દુઃખી તો એને આપણે પૂછીએ તો ખબર પડે અનંત દુખો ભોગવ્યા છે ભોગવવા ના જો હજી પણ કરશું તો પણ આજના બુદ્ધિશાળીઓ કરે છે આ પૃથ્વી જ બરાબર છે આ લોક સિવાય બીજો કશો લોક છે જ નહીં આપડે બધા ધાર્મિક લોકો એ થઈ થઈ ને ભારત દુર્દશા કરી નાખી છે એમ કોઈ પાછા વળતા નથી દુર્દશા તો આપણા ભ્રષ્ટાચારે કરી છે ધાર્મિક લોકોએ નથી કરી ધાર્મિક લોકોએ તો જીવવા જેવું કરી દીધું છે અધાર્મિક લોકોએ જે કઈ કર્યું છે એ કર્યું છે આ જન્મે સુખ દેખાય છે માનક થોડું પછી જે આવશે એમાં આપણે કેટલા સંચિત કોઠારો કર્મોના ભર્યા છે ભેળા થયેલા પાપ કર્મો એ કેવું છે કેરીનો દાબા નાખ્યા જેવું પાકવા માટે કેરી લે આવો ને એમાં જે પાકી થોડી એમાંથી આ બન્યું અત્યારે જે છે ને પરિવાર પૈસા સંપત્તિ સુખ ગાડી બંગલા આ વખતનો એ ગોળીને કાઢ્યો રસ યા હવે જે દાબામાં પાક છે કેવું પાક છે કોને ખબર છે ભિખારી થઈએ ગરીબ થાય રાક થઈ જાય એ કોને ખબર છે ત્યારે શું થશે એટલે દાપણ મૂકીને અવસર આવ્યો છે માટે હરી ભજી લેવા સુખ મૂર્તિમાં છે ભગવાનમાં સુખ છે જ્યાં કાંઈ સુખ દેખાય એ બધું ભ્રામક છે હશે જ સુખ બધું તુચ્છ છે નાશ્વંત છે દુઃખથી મિશ્રિત છે દુઃખ વગરનું કોઈ સુખ નહીં કોઈ નહીં અઠાણું ટકા ને બે સુખ એવું કયો ચાલે ખીલે આવે ત્યારે નિરાત કરીને બેસે મનુષ્ય છે દેશ વિદેશમાં જાય પણ જયારે ઘેર આવે ત્યારે નિરાત કરીને બેસે એમ આપણું ઘર માળો ખીલો એ ભગવાનની મૂર્તિ છે ત્યાં જયારે વિરામ કરશું ત્યારે જ શાંતિ થશે મોટી મોટી હોટૅલમાં બધું રહેવાની વ્યવસ્થા કરી આપી હોય પણ ઘરે આવો અને જે હાશકારો થાય તે મોટી હોટેલમાં થાય ઘણા બાબાને લગ્ન ગાળામાં મોકલી દો દસ પંદર લગ્ન એક હોય બધી ખાવા પીવાનો રહેવાના ઉતારા જલસા પાણી અતર આ તે બધી મજા જ હોય ને પણ લાલ ગલો ડોહો થઈ જાય કારણ કે ઘેરે તો બાજાર રોટલો ને સિવાય કઈ દેવા ન હોય મિષ્ટાન ખાય કે તળીંબા જેવો થઈ ગયો તો મળીએ ત્યાં સુધી શાંતિ થવાની નથી પછી વાત બહુ સરસ કરી ધણિયાતું ઢોર હોય ખીલે આવે હરાયું ઢોર ખીલે આવે નહીં જેનું તેનું ખેતર ચરીને ખાય પછી એનો કોઈ ધણી આવે તો ધોકા મારે અને કાંઈ હિંસક પ્રાણીઓ આવે તો મારી ફાડીને ખાઈ જાય એમ આપણે હરાયા ઢોર જેવા થયા તો દુઃખ દુઃખને ધણિયાતું ઢોર એટલે જો સુખ જોઈતું હોય તો એક ને એક બે જેવી વાત શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવું એમની મૂર્તિમાં જોડાવું એમના નિયમ ધર્મ પાળવા ભજન સ્મરણ કરવું સત્સંગ કરવો સંતોનો ભક્તોનો જોગ રાખો અને આખો દિવસ આમ ભગવાનમય વિતાવું સંસારના કામ તો થવાના જ છે જે થાય છે આમાં જેટલી ચૂક પડી એટલા દુઃખ બસ હવે જે કરવું હોય ચોઈસ આપણા હાથમાં છે શું કરવું બાકી તો થોડું ઘણું મળશે સંસારમાં પણ આગળ આવ્યું ને છટકી જાય આવ્યું ને છટકી જાય निराज नुख साचू सुख वास्तविक सुख आ सच्चिदानंद स्वामी महाराज जय स्वधाम पधार्य तेरे श्रीजी महाराजे कहू के कोई देह त्याग करता नहीं पछी वाली महाराजे एवं कहू કે હું જો પુરુષોત્તમ હોઉં તો કોઈની નસકોરીએ ફૂટવા ન દઉં બધાને અહીંયા જ તમને રાખું તો વળી સચ્ચિદાનંદ સ્વામી એવું મનમાં નક્કી કરી લીધું કે હું જો ખરો હોઉં તો મારો બાપો દેહ મૂકે એ પહેલા હું અક્ષરધામમાં જાઉં અને અહીંયા જો આમ થઈ ગયું ને સચ્ચિદાનંદ સ્વામી એટલે કેવા કેવા પ્રેમી સંત શ્રીજી મહારાજે શું કીધું હતું કે કોઈ દેહ ત્યાગ કરશો નહીં પણ શ્રીજી મહારાજ સ્વધામ પધારે એ પેલા સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના યોગ સામર્થ્ય બધી નાળીઓ તોડી અને દેહમાંથી નીકળી અક્ષરધામમાં જતાવી અને ત્યાં જઈને મૂકતો ને હું આવી રીતે આવ્યો છું તમે રાખશો તો કે આ વાંધો નહીં રહ્યો અને મહારાજે તિરોધાન લીલા કરી સ્વદામ પધાર્યા જેવા રાજા ધીરાજ સિંહાસન ઉપર બિરાજ્યા એટલે મહારાજે કહ્યું એ ચોરને કાઢો મારા સિંહાસન નીચે એ સચ્ચિદાનંદ સ્વામી પછી ડરી ગયા મહારાજા આવ્યો ને તો ડરી ગયા એટલે સિંહાસન નીચે છુપાઈ ગયા મહારાજ કાંઈ કાઢો એને આને કીધું જા તને કીધું છે ને કે કોઈ દેહ ત્યાગ કરવો ને જા અને સચ્ચિદાનંદ સ્વામી ઉભા રહ્યા તો ત્યાં શરીર સચ્ચિદાનંદ સ્વામી ઉછળવા માંડ્યું અક્ષરધામમાં વેદના ન હોય પણ વેદના થઈ અને સચ્ચિદાનંદ સ્વામી સમજી ગયા કે રહેવામાં મજા નથી બાપાની ઈચ્છા નથી અને કહ્યું કે તમે શરીર તોડી નાખ્યું છે આંખના ડોળા લટકી ગયા આ યોગથી બધું તોડી નાખ્યું આંખના ડોળા લટકી ગયેલા નાળીઓ તૂટી ગયેલી રુધિર થી શરીર ખરડાઈ ગયેલું આવી શરીર ની દશા કરી નાખી દીધી રહી જ ન શકાય એવું શરીર કરી નાખ્યું અને મહારાજ કીધું એ જ શરીરમાં પાછા રહ્યો આવ્યા ને કીધું તમે આ બહેનો છે ને દરબાર ગઢમાં ત્યાં ખાસ જજો અને કેજો અંજળ મૂકીને જો આવશો તો આવી દશા થશે અને સ્વામીને પાછા કાઢ્યા અને પછી આવ્યા છે લીંબ વૃક્ષ નીચે બધા બહેનોને કીધું કે જો આવી મારી દશા થઈ છે માટે માવડિયો કોઈ અંજળ મૂકશોમાં અને મહારાજની મરજી છે એમ રહેજો પછી સચ્ચિદાનંદ સ્વામી છ મહિના આમ પડયાર્યા અને પછી મહારાજ તેડી ગયા વાત કહેવાની શું છે કે આગના લોપે તો ધામમાં જાય ને તોય સુખી ન થાય તો પછી આપણી જેવાની આ લોકમાં શું માટે ભલા થઈને ધર્મ લોપવો આજ્ઞા લોપવી સુખ મળે તોય કઈ લોપી લેવું આ સુખ ના કેન્દ્ર આમાં ગાંઠ વાળવા જેવી છે ને ક્યાંય પણ આપણે એમ લાગે પાપ થાય છે અને સુખ મળે છે તો ના એમાંથી મળે જ નહી સુખ આ ગાંઠ જીવમાં પડી જાય તો સુખિયા જ છે અલિયો પણ આપણે શું કરીએ છીએ ધર્મ લોપીને સુખ લેવા જઈએ છીએ સુખ જોઈતું હોય તો બસ આમાં જોડાય એમની આજ્ઞા એમની ઉપાસના એમનું ધ્યાન ભજન મૂર્તિ એનું સ્મરણ પ્રેમાનંદ સ્વામી હતા પ્રેમ સખી કહેવા શું એમ બીજા એક ભગવાનાનંદ સ્વામી ભગવદાનંદ નહીં ઘણા ભૂલ કરે છે ભગવાનાનંદ સ્વામી એ પણ ગાયક હતા એનું નામ હતું કીડી સખી નામ હતું કીડી સખી ઉપનામ મૂળ નામ ભગવાનાનંદ સ્વામી એ બહુ સરસ ગાતા એની ગાયકી એટલે મશહુર ગાયકી હવા પણ મહારાજ એને વખાણે નહીં કારણ કે એને પ્રેમાનંદ સ્વામી સાથે ઈર્ષા થાય કારણ કે પ્રેમાનંદ સ્વામી તો હૃદયનો પ્રેમનો દરિયો મારા તો એ ગાય ભગવાન તો કંઈક ગાયકી ઉપર ખુશ થાય એના કરતા ભાવથી જ ખુશ થાય છે ને પદાર્થથી ખુશ નથી થતા ભગવાન પ્રેમથી ખુશ થાય છે હે નહીં તો સબરીએ જે દીધું એમાં કંઈ ખુશ થવા જેવું હતું વિધુ રાણીએ જે કેળાની છાયેલ ખાવા માટે કૃષ્ણ ભગવાન આપી તો કઈ ખુશ થવા જે આપણને કોઈ ગમે એવો કેળાની છાલ ફોલીને દે તો આપણે એની એ કેળા ની છ એના માથા માં મારી ભાઈ ધડો રાખો કેળા તમે ખાઈ જાવ છો છું એમને જોયો છો ભગવાન તો જુઓ ભાડેર ના એમના ત્યાં એમના પત્ની મહારાજ દૂધને બદલે ખાટી છાશ પીવડાવી તો દોણી ભરી છાશ પી ગયા પછી ખબર પડી કે દૂધ તો પડ્યું જોયું ને મહારાજે છાસ પીવડાવી છે પછી પીવડાવે મહારાજ કે હવે આમાં સ્વાદ નથી સ્વાદ તો પેલી ખાટી પ્રેમ હતો ને એટલે એમને બહુ મીઠું લાગ્યું ભગવાન પ્રેમનો ભૂખ્યો તો કીડી શકીને તો ઈર્ષા એ વખાણ તો મહારાજ કઈ બહુ કરે નહીં ગાય તો સ્વીકાર કરે પણ જ્યાં સુધી આ બધા દોષ હોય અને પોતાના પ્રિય ભક્ત એની ઈર્ષા હોય એટલે વચના મૃત માં મહારાજે કીધું છે ભક્તિ કરો પણ કોઈની સાથે ઈર્ષા કરીને ના કરો કોઈની સાથે દ્વેષે કરીને ન કરો કોઈને પાછા પાડવા ભૂંડા લગાડવા ન કરો હા આપણે બહુ કહેવાનું મન થાય આપણે મોટે ભાગે સત્સંગમાં સ્પર્ધા ઈર્ષા સિવાય છે શું એક જગ્યાએ આવો ઉત્સવ કર્યો તો એને એને ચકરી ખાઈ પાડી ગયો એવો કરો એ જ થાય છે ને આજે તમે જો આ બધા અને આપણે આખા સત્સંગને ચગડોળે ચડાવે છે નિષ્કામ ભાવે ભગવાનને રાજી કરવા માટે આપણે કરતા હોઈએ સત્સંગમાં પ્રવૃત્તિઓ તો ભગવાન રાજી થાય પણ આજે તો બસ અમને એમ લોકો કે વાહ તમે કર્યું એવું કોઈ ન કરી શકે એવું કરવું છે આ સત્સંગ કરતા કરતા બંધન ઉભા થાય આ બધું થાય છે ભગવાન રાજી કરવા માટે આ બધું મૂકવું પડે કીડી સખીને તો આ બધા દોષ હતા એટલે મહારાજ કંઈ રાજી થાય નહીં પણ કીડી સખીએ નક્કી કર્યું કે મારે વયું જવું છું એટલે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે હવે મારે જતું રહેવું છે એટલે મુક્તાનંદ સ્વામી કે પણ તમને શું વાંધો છે કે મહારાજ આપણને કોઈ દી વખાણે નહીં કોઈ દી આમ નહીં પ્રેમ આપે નહીં મુક્તાનંદ સ્વામી મહારાજને કહીશ તમને પણ સાચવશે માયાળું સંત મહારાજ ને વાત કરી મહારાજ કીડી સખી ને થોડું દુઃખ થાય છે તો જરાજ કે સારું વખાણ અને સભા થઈ હોય છે કીડી સખી ને મુક્તાનંદ કીધું છે સ્વામી તમે ગાઓ આ રાજી થઈ જાય સાધુ જરા સચવાઈ જાય એમ અને કીડી સખી આલાપ કરીને તાન કરીને એવી સરસ ગાયકી રજૂ કરી એટલે મુક્તાનંદ સાહેબ આમ થોડું હાથ જોડ્યા મહારાજ બે શબ્દો એના વિશે બોલે પણ કાંઈ બોલે નહીં મારા બે ત્રણ વાર કીધું મહારાજ આમે મહારાજ કે શું કે કીડી સખીએ કેવું સરસ મહારાજ રાગ ને આલા મહારાજ કે એનો રાગ હા અમારા અધો વાયુ જેવો અધો વાયુ જેવો એનો રાગ હવે આવું કોઈ ને હે કેટલું ખોટું લાગે બાદ થઈ ગયા સારંગી લઈને હવે રહેવું નથી મુક્ત્યાનંદ સ્વામી ની એમ હતું વખાણ છે ત્યાં તો મહારાજા તળીથી જ મૂકી દીધું કે એનો રાગ એટલે આવો સારંગી બારંગી હકેલી પગે લાગ્યા ને નીકળી ગયા રસ્તામાં નિત્યાનંદ સ્વામી ને બધા મેળ્યા એકલા ભાગ્યા ને કીધું કે અરે સ્વામી તમે એકલા ક્યાં ભાગ્યા જાવ તો કે આમ છે ને તેમ છે શું કરવું નિત્યાનંદ સ્વામી અરે અરે અરે હા શું કરે ભગવાન આગળ શું આપણી કિંમત કરાવવાની હોય અરે પણ મને એમ કીધું અધો વાયુ જેવો એનો અવાજ છે કે નિત્યાનંદ સ્વામી કે ભગવાનના અધો વાયુમાં આપણે ક્યાંથી એમ તમને કીધું તો શ્રી અંગ ભગવાનમાં કોઈ અશુભંગ છે પણ એને કઈ સમજાણું નહીં અને મનમાં એમ કે હવે તો રાજ રજવાડ ને રીજાવશું અને સુખી થશે જો વાત શું સમજાવી છે સુખ આયા છે ભગવાનમાં સહજાનંદ સ્વામીની મૂર્તિમાં એમને છોડીને કોઈ સુખી નથી થયો આગના લોપીને આપણે જોયું સચ્ચિદાનંદ સ્વામી જેવા પણ ધામમાં સુખી ન થયા આ લોકમાં આપણી જેવા મોકલીશ તો સુખી થાય જ ક્યાંથી યાદ રાખવા જેવી વાત છે ત્યારે આ બીજી વાત એ છે કે જેટલા ભગવાન થી થઈએ એટલું દુઃખ જેટલા ભગવાનની નજીક એટલું સુખી તો બળબળ વૈશાખ મહિનો હોય અને બરફની શિલાઓ પડી હોય તો જેટલા બરફની એર કન્ડિશનની પાસે જઈએ એટલું શાંતિ અને જેટલા આઘા જાય એટલું તાપ ને સંતાપ આ એ બઉ સર એટલું જ છે મહારાજ વચનામૃત માં દીવાનું દ્રષ્ટાંત આપ્યું દીવાને નજીક જેટલા જાય એટલો પ્રકાશ ને જેટલા દૂર જાય એટલો અંધકાર રાજ રજવાડા રીજાવ શું કીડી શકી કેજવાડા માં થોડું ઘણું ગાયું છે અને ખુબ માન મરતબો મેળ્યો છે પણ જતા જતા થોડા વખત માં જ લેપ્રસી પેલો પત્યનો રોગ થયો આંગળીઓ ખવાઈ ગઈ શું વગાડે અને ઔષધો બધા કર્યા છે એની એવી અસર થઈ કે કંઠ પણ જતો રહ્યો ગાયકી જતી રહી ગાવાનું બંધ વગાડવાનું બંધ શું કરે પછી કોણ રાજમાં રાખે ભાઈ ત્યાં ભીખ માગીને ખાવાના દાડા આવ્યા રજળી રજળીને મરવાના આરા આવ્યા પછી તેમ કહેવાય છે કે રસ્તાને કાંઠે પચનો રોગ તે લોકોએ અડધૂદ કરીને કાઢી મૂકેલા અને પડેલા પીડાય અને એવું વાંચવા સાંભળવામાં આવે છે કે એ વખતે ક્યાંક ગોપાળાના સામે નીકળ્યા છે કોઈએ કીધું કે આ સાધુ આમ પીડ્યો છે એટલે સ્વામી પછી કરુણા કરીને આવ્યા ને દેહ મુકાયો જો સુખ લેવા ગયા મળ્યું ડુંગરા જેવું દુઃખ આવ્યું એમ ભગવાન મૂકીને ક્યારે સુખ લેવાનો વિચાર કરવો બહુ શીખવા જેવી વાત છે આ સુખધામ સ્વરૂપમાં અલિયા ખાચર સુખી થવા ગયા થયા હિનાનાથ ભટ્ટ સુખી થવા ગયા નિર્વિકલ્પાનંદ વિમુખ એમણે ભરમાવી દીધા કે જોવાની શિક્ષા પત્રીમાં તમારું નામ નહીં લખવામાં મદદરૂપ તમે સંશોધન કરવામાં અને સાવ ખેડૂત કોણ મયારામ ભટ્ટ શિક્ષાપત્રીમાં એનું નામ મયારામ આદિગ્રહસ્થ દાદા ખાચર તે ત્રીસ વર્ષ રહ્યા એનું નામ ન નાખ્યું તો દાદા ખાચર નથી હકીકતમાં લખવું કોનું જોઈએ હવે એટલે માયારામ ભટ્ટ તો શું છે કે ભિક્ષા માંગીને લોટ લઈ આવે ને એમાંથી રોટલા પકાવીને ખાય આવો અકિનચંદ બ્રાહ્મણ કરી કરીને સેવા કરવાનો ભાગમાં માયારામ ના ભાગમાં શું કાગળ એક જગ્યાએ બીજી જગ્યાએ આપી એ સિવાય બીજું કોઈ કામ કરી શકે નહીં મયારામ નવરા પડે ભિક્ષા માગી આવે જમીન ક્યાંય ન મળે સાધુ રોટલા માટે રોટલો ખાઈ લે અને છતાં શિક્ષા માં નામ કોનું અને દાદા ખાચર બધું આપી તૂટી ગયા તો એનું નામ આવ્યું નહીં તો એ દાદા ખાતર ને સ્વપ્નમાં નહીં જાગ્રત માં સ્વપ્નમાં દિનાનાથ ભટ્ટ થઈથી સેવા થઈ હોય કેટલી તો મૂકી દીધો લેવા ગયા સુખ ને કેવા દુખી થયા એ તો કથા જાણો છો ભવ સંભવ સાંભળી લેવો સ્તોત્ર એમાં છે પછી પાછા આવ્યા પછી સુખી થયા થાય જ નહીં આગળ આપણે રામ જોગ્યાની વાત કરી હતી નાજા જોગ્યાના ભાઈ એ સુખી થવા ગયા પણ સુખ થયું કારણ કે સુખ ભગવાન પાસે છે એની માલિકીની વસ્તુ છે એની મૂર્તિમાં જ સુખ ભર્યું છે માટે જેટલું થાય એટલું મૂર્તિને સંભાળવી ભગવાનનું ભજન કરવું અને શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવું ધ્યાન ભજન આ તે એમાં જ સુખ છે બીજે સુખ મળે નહીં વડોદરાના મીર સાહેબ ગાયકવાડ સરકારમાં અમલદાર હવે એને એવો રોગ લાગુ પડી ગયો કે ભયંકર માથાનો દુખાવો ન રાત્રે ઊંઘ આવે ન દિવસે આટલી પીડા ઘણા ઔષધો પીડા મટ્યું નહી તો પછી છેલ્લી બાકી બધા બધા ધર્મમાં બતાવે એવા બધા ઉપચારો કરે ઉપાયો કરે દાન પુન કરે કોઈ સત સત્કર્મો કરે કોઈ તીર્થ કરે ફકીરો સાધુઓને જમાડે આવું બધું કરી રાખે ઘણું જ્યાં જ્યાં કીધું ત્યાં બધે માનતાઓ માનીને કર્યું પણ રોગ મટ્યો છેવટે કોઈએ કીધું કે ભાઈ તમે દાતાર ગિરનાર ત્યાં મુસ્લિમોનું પણ સ્થાન ખરું એટલે ત્યાં દાતારને ડુંગરે જઈને માનતા પૂરી કરો તો તમારો રોગ જાય મીર સાહેબ પેલી મેનો ડોળી હોય ને લોકો ઉપાડે બબે ચાર ચાર જણા ને એમાં બેઠા હોય એમાં નીકળેલા દાતારની માનતા પૂરી કરી ત્યાં કેટલું રોકાયા કેટલાય ધર્મના કાર્યો કર્યા કેટલાય ફકીરોને જમાડ્યા બધું કર્યું પણ રોગ મટ્યો કંટાળીને વડોદરા પાછા આવતા હતા અને રસ્તામાં બપોરનો બાળ એક થવાનો સમય એટલે નમાજ પઢવાનો સમય થાય એ જ વખતે પેલી રાધા વાવ છે ને ત્યાંથી નીકળ્યા એટલે એમ થયું કે હવે આ સારો છાંયો અને જગ્યા સારી છે તો આપણે અહીંયા રજૂ કરી અને બંદગી કરી લઈએ નમાજ પઢી લઈએ હવે ત્યાં રાધા વાવ પ્રસાદીની ગાળ કાઢેલો બધો પડેલો સચ્ચિદાનંદ સ્વામી વાડીમાં ફરતા હોય અને મીર સાહેબે ત્યાં એની ટોળી સાથે વિશ્રામ કર્યો સેવકોએ જળ લઈને એમને પીવડાવ્યું અને થોડી વાર નમાજ પઢી અને બેઠા વર્ષોથી પીડાતા સેવ કોને થઈ ગયો કે આજ તો બચી ગયા તો ગજબ છે સુઈ ગયા છે ભલે સુતા જયારે ઉઠ્યા ત્યારે થઈ ગયો ઓહો હો કુરાનમાં કહ્યું છે કે જ્યાં આવી શાંતિ મળે અને પાછળ પડેલો કાળ જેવો રોગ મટે ત્યાં જરૂર મહાપુરુષ હોવા જોઈએ ત્યાં દૂર સચ્ચિદાનંદ સ્વામીને જોયા સામે ચાલીને પગમાં પીડ્યા કહ્યું કે તમે આ ભૂમિમાં વિચરો છો એટલે મને શાંતિ થઈ છે સચ્ચિદાનંદ સ્વામી કહેલા મારી વાત જવા દે આ ભૂમિમાં તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વયં ખુદા બિરા છે આ ગઢપુરમાં એટલે આ શાંતિ છે ખુદા તો કે હા ક્યાં છે કે દાદાના દરબારમાં છે ઓ હો તો મારે જવું છે જાઓ એમાં જ ઉદ્ધાર છે તમારો અને પછી આવ્યા લીંબક્ષ નીચે મહારાજ બેઠા છીએ લીમડો સભા ભરીને બેઠા મહારાજે એમને આવકાર આપ્યો નામ લઈને બોલાવ્યા આવો મીર સાહેબ આવો આને થઈ ગયું કે વાહ પડ્યા મહારાજ દ્રષ્ટિ કરી શ્રીજી મહારાજને ખુદ ખુદ રૂપે એમણે જોયા પૈગમ્બરોને સ્તુતિ કરતા જોયા मीर साहबे कीद महाराज मैं तुम आश्रित कर शांति सुख क्या मिलू? भगवान पास जीव आर तो दुख आपे मीर साहब ने जो आव दुख ना थत तो सहजानंद स्वामी पास आठ दस दिवस रोकाया सत्संग्रहण करो महाराज बहुत राजी थे પોતે જે મસ્તક ઉપર પાઘ બાંધી હતી એ મહારાજ મીર સાહેબને આપે એ પાઘનું રોજ પૂજા કરે દર્શન કરે અને મહારાજના નામની માળા કરે વડોદરા રહ્યા ત્યારે પણ વડતાલ મંદિરની ખૂબ સેવામાં કામમાં આવ્યા અમદાવાદ પણ થોડો એમનો અધિકાર આવ્યો હતો ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા ત્યારે એમણે ખૂબ મદદ કરેલી મહારાજને પછી એમણે એક મેનો એટલે એ ડોળીમાં બેસે ને એ પાલખી જેવું એ મહારાજને ભેટ આપેલી મીર સાહેબે સરસ અને આજે એ ગરડામાં અક્ષર ભુવનમાં એ મીર સાહેબે મેનો આપેલો છે એ છે એમાં બેસીને મહારાજ પછી સર માલકમને રાજકોટ મળવા ગયા એ મીર સાહેબનો ઐતિહાસિક પુરાવો છેલ્લી અવસ્થામાં મીર સાહેબ અમરેલીમાં રહેતા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ જેની સાથે બહુ જુનાગઢમાં રહે નારાયણદાસજી સ્વામી એમનો ફોટો અહીંયા હશે નારાયણદાસ સ્વામીનો એરિયા એ નારાયણ કારણ કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ ગોપીનાથ સ્વામીને નારાયણ દાસજી સ્વામી એ વૃદ્ધાવસ્થામાં મીર સાહેબ હતા ત્યારે જોયેલા દર્શન કર્યા અમરેલીમાં નારાયણદાસજી સ્વામી કહેતા કે મેં અમરેલી મીર સાહેબ ને વૃદ્ધાવસ્થામાં જોયેલા એકે વાળ કાળો નહીં બધા ધોળા અને શ્રીજી મહારાજે આપેલી પાઘની પૂજા કરતા અને માળા કરતા ભજન કરતા મેં મીર સાહેબને જોયા છે એટલે સુખ મળે ભગવાનની મૂર્તિ અને આપણા માટે તો એ સુખધામ છે અનેક પુરાવાઓ અનેક કથાઓ આલોક અને પરલોક બંનેનું સુખ શ્રીજી મહારાજ આપવા બેઠા છે લેવાની તૈયારી હોય તો બે લોકો સુધારે છે શિક્ષાપત્રી લખતા એ શું લખ્યું યશ સ્થિત રાધા શ્રી સ્થિત રાધાજી ને લક્ષ્મીજી બંનેને યાદ કર્યા અમારા ભક્ત ભક્તિ પણ હોય ને એના ઘરમાં સમૃદ્ધિ પણ હોય ભગત લુખો નહીં હા દ્રષ્ટિ જેવી મહારાજની કરુણા મળી આ વસ્તુ અતિ કરુણાથી હોય ને તો જ થાય પ્રથમનું સિત્તેરમું વચના મત કાઢો અને એમાં મહારાજ વાતો કરે છે એમે પોતાના મુખે એમ કહે છે સત્સંગ કરે તો સુળીનું દુઃખ હોય કાંટે મટી જાય ખોટું તો બોલે નહીં એ વાત કરતા કરતા કહે છે જો વિચારીએ ને તો આપણને આંખમાં આંસુ આવી જાય महाराज के अमे रानंदवामी पास मगी लीधु रामी मीत करुणा सत्संगी ने एक वीछी नुख नु थो अमने रुवाड़े रुवाड़े करोड़ करोड़ वीछी नु दुख था रुवाड़े एक रुवाडे करोड़ी પછી બીજું વરદાન માંગ્યું કોની પાસે રામાનંદ સ્વામી એમના ગુરુ સત્સંગી ના પ્રારબ્ધમાં ભાગ્યમાં म पात्रीख मीव लख्य तो यहम पातर अमने वस्त्री नरदान अमने आप तेरे महाराज पाठा बोलिया के रानंद स्वामी राजी थे वरदान आप તાનંદ સ્વામી એટલે એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું છે આ કઈ ઓછી કરુણા છે ઓછા સુખધામ છે પ્રેમાનંદ સ્વામી કે છે વિચારીએ તો ખબર પડે સમરૂપ પ્રગટા છે ઊંધું પડે તો હોય એ બધું જ એક જ તોડી નાખે એવો દવાખાનું આવે સાફ થઈ જાય નઈ એક કઈ કેસ એવો ઠોકી દે તો કરોડો ની ફી માં વહી જાય ને સુપ્રીમ કોર્ટ સુધી જાતા જાતા ખાલી બરમૂડો રે હા સાચું જ બીજું કઈ રહ્યા નહી બધી સમૃદ્ધિ જતી રીતે આ થી બધા ચોર મોજ કરી ગયા બધી શું વધે આપડી બુદ્ધિ થી કઈ નથી થતું આ તો ભગવાન ને આશ્રય આવ્યા એટલે આ બધું છે સમજાવું સમજાવવું જોઈએ આપણે પણ ફાંકો આવી જાય છે આ તો અમે કમાણા અને એમાંથી બધી થોડુંક આપણે ઠાકોરજી અર્થે આપીએ તો કે અમે બહુ દાન કરીએ છીએ અરે ભાઈ એનું છે આપણે એકવાર નહોતું કહ્યું કે એક ભાઈને પહેલાં લઈ આવ્યા સાધુ પાસે અને એમ કીધું આ જો આ સાવ સાદાઓ માણસ પણ પરિચય આપ્યો કે આ છે ને બહુ દાન ધર્મ કરે છે અને દશાંશ તો ચોખ્ખો કાઢી નાખે છે ચોખ્ખો ભગવાન દસમો ભાગ આપી દે છે તો પેલા તો રડવા માંડ્યા મહાત્માજી કીધું રડો છો કેમ તો કે રડવાનું જ છે ને ભાઈ હે ભગવાન આપે છે એમાંથી ખાલી દસમો ભાગ એ પોતે રાખે છે નેવું ટકા તો મને આપે છે ભગવાન એનું જોવું જોઈએ મને નેવું મને આપે દસ ટકા મને આપે છે પણ નેવું હજાર આપણને આપનું તો આપણે બોલતા નથી કમાઈએ છીએ આપડી બુદ્ધિ નહીં સુખી થયા છે આપડી બુદ્ધિ નહીં એની કૃપાથી છે સમઢિયાળામાં બાળમુકુંદાજી સ્વામી બેઠા હતા સભા કરીને બેઠા હતા સવારનો નવ વાગ્યાનો સમય નવ દસ વાતો કરતા વાતો કરતા કરતા કરતા સાડા દસ જેવું થઈ ગયું પોણા અગિયાર થવા માંડ્યા વાતો કરતા બાલમુકુંદ દાજી સ્વામી કે એલા ભાઈ ભગવાન સ્વામી નારાયણનો આશરો કરે ને તો આ લોકને પરલોકમાં સુખી અને એ લાડવા ખવડાવે લાડવા ભગવાન એક જણો તરકટી હતો ને ઉભો થયો ને એને ખબર હતી કે રસોડામાં જોઈ આવ્યો હતો ત્યાં રોટલા અડદની દાળે જ હતી અને અહીંયા એમ કે છે કે જો ભગવાનનો આશરો કરે તો ભગવાન લાડવા ખવડાવે લાડવા એટલે ઊભો થયો અને બાલમુકુંદાજી સ્વામીની સામે જોઈને કે સ્વામીજી સાંભળો હું તમારો સત્સંગી થાવ ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરું તમે કહો છો ને કે લાડવા ખવડાવે તો રસોડામાં અડદની દાય ને બાજરાના રોટલા છે અને જો તમે લાડવા ખવડાવો તો આપણે સત્સંગી થાવ બાલકુંદ બેસી જાવ લાડવા ખવડાવે જ એ હજી બેસે ત્યાં બાજુમાં રૂગનાથપુર ગામ છે ત્યાંથી અર્જુન બાપા એક સાથે બ્રાહ્મણ એની સાથે મોતિયા લાડુ અને ઝીણી સેવના બે મોટા ટોપલા ભરીને આવ્યા અને સભામાં આવીને સ્વામી કે હું આના સંદર્ભમાં વાત લઉં છું એટલે બીજી વાત છે એ નહીં લઉં એટલે સ્વામી કે શું છે અરે મા આમાં એકમાં મોતી લાડુ બ્રાહ્મણ પાસે બંધાર આવેલા ચોખ્ખા આના ચોખ્ખી ઝીણી સેવ મારો સંકલ્પ છે આજ ને આજ થાળમાં ધરાવો બધા સંતો અને જેટલા હરિભક્તો છે એ કે સ્વામીજી સાવ સાચી વાત છે લો બાંધો કંઠી આશ્ર કરે તો લાડવા ખવડાવે ખવડાવે ને એટલે આપડે બધા શું કરીએ છીએ ધુબાકાત જન આ તમે રોજ સત્સંગમાં આવો છો મોડો પ્રસાદ મળે જ ભાઈ જુઓ ને ક્યાં વાત છે સત્સંગ પેલા જુઓ તમે પ્રારબ્ધ બદલી ગયા છે ખબર નથી હમ પ્રારબ્ધ બદલી જાય છે નસીબમાં તો શું હોય સહજાનંદ સ્વામીને આશ્રય થાય છે ગાયકવાડ સરકાર છે ને ફરવા નીકળ્યા છે ઐતિહાસિક ઘટના પણ ટોપલો ઊંચો થાય નહિ અને મહારાજ ગાયકવાડ સરકાર ફરવા નીકળેલા વોકિંગમાં માજીને તો એ જમાને કઈ ટીવી ને ફોટા એવું કઈ હતું નહિ ઓળખાણ થાય નહિ કા રાજા મહારાજા છે એટલે ફરવા નીકળ્યા હોય તો સિમ્પલ ડ્રેસમાં હોય એટલે માજીને તો કાંઈ નહીં બીજું માણસ દેખાણો એટલે કે એ દીકરા અહીંયા આવીને જરા ટેકો કરીને આ ટોપલો ચઢાવીને મારા ભગવાન તારું હારું કરે ગાયકવાડ સરકારને એમ થઈ ગયું કે બસ લોકમાં કહેવાય જાય કે આવો સરકાર પણ એની પ્રજાને મદદ કરે છે અને સરકારે ટોપલો માજીને ટેકો કર્યો અને ચઢાવ્યો માજી બહુ ખુશ છે ભગવાન તારું હારું કર ગાયકવાડ સરકાર નીકળી ગયા પણ છાતી ફૂલી જાય ને ગાયક વાર જેવો સરકાર એમની પદાએ વ્રત ડોસી છાણના ટોપલા માથે ચડાવે એટલે શું હચેરીમાં આવ્યા પણ છાતી ગજ ગજ ફૂલે હોય બધા કોઈ હોય ને મંત્રીઓ પ્રધાનમંત્રીઓને એમણે પૂછ્યું કે મહારાજ ખુશ કેમ છો આખી ઘટના કીધી આ આવું થયું દરબાર માતા ચિકાર મેદની તાળીઓનો ગડગડાટ થઈ ગઈ પણ એક દિવાન હતા ને આમ જ બેસે મહારાજની સામે એવી રીતે જોવે કે જાય જરાય ગમ્યું નથી આને એટલે અમુક કદખળિયા હોય એને એમ જોયું કે મહારાજનું સારું કીર્તિનો પ્રસંગ બની તો બાયને ગમતો નથી પણ ગાયકવાડ સરકાર ચતુર માણસે એટલે દિવાનની આ મુદ્રા જોઈને એ માપી ગયા કે આમને કંઈક જુદું છે એટલે કીધું દિવાનજી કેમ તમે આમ છો તો કે કંઈ નહીં મહારાજ એ તો મારે પોતાની ભાવના છે તમે તમારે ખુશ ના તમે બોલો તમારે આમાં કઈ કેવું છે તો કે ના તમને ગમશે નહી ના પણ તમે બોલો છૂટથી પણ મારા નહીં ગમે તમને ના મને ગમશે હા ગમશે તો મારા સાંભળી લોકવાડ જેવો સરકાર જેવો સરકાર સિત્તેર વર્ષની ડોસીને માથે ટોપલા ચડાવે કે ભેટો થાય તો ટોપલા ઉતારી નાખે જેને સરકાર જેવો સરકાર સામે મુલાકાત થઈ એક વ્રદ્ધાને માથે ટોપલો લઈને ચડાવે આવું દ્રશ્ય જોવે તો ગાયકવાડ સરકાર એના જિંદગી નાખે મહારાજ તમને એ વિચારો ચડાવ્યો શરમાવું જોઈએ તમારે કે તમારે ગાયકવાડ જેવાની મુલાકાત થઈ અને એક વૃદ્ધાને માથે તમે ટોપલો ચડાવ્યો ઉતારી નાખો જિંદગીભર તો તમે સાચા સરકાર કહેવા તાબડ તો માણસો નું મોકલા કે ડોસીન ખોડો આજુ બાજુ નક્કી થઈ ગયું અને હુકમ છોડી દીધો ફર્સ્ટ ક્લાસ મજાના હવેલીમાં ડોસીને નિવાસ કરાવો અને આ જીવન માટે રહેવાની જમવાની તમામ વર્ષાસનની વ્યવસ્થા ગાયકવાડ સરકારે કરી દીધી મારું કહેવાનું એ છે આ વાત ને એક સરકાર ગાયકવાડ જો રીજી જાય તો માથે થી ટોપલા ઉતારી નાખે તો સરકાર રીજે તો આપણા બધા પ્રારધના ટોપલા ઉતારી ના નાખે હે એની જ વાત કરવી છે મારે એ જો ભાગ્ય બદલી શકતો હોય ગાયકવાડ સરકાર તો આ બદલે અને એ ના જ જેવો તમને દાખલો આપો કે કેમ બદલી કરિયાણાથી શ્રીજી મહારાજ ગઢપુર આવતા હતા અને વહેલી સવારે નીકળી ગયા અને વચ્ચે રામપરા ગામ આવ્યું નામને કામ આ બધું ચરિત્ર જાણીતું છે પણ આમ સંગતી છે એટલે હું તમને દોડતા દોડતા કહી દઉં એટલે વચ્ચે રામપરા ગામ આવ્યું એ ગામને ગોંદરે બળદને પાણી પાવા માટે ગાડું છોડ્યું ગાડું હાંકનારા એ અને બળદોને પાણી પીવડાયું બળદ ઉભા ઢોર ઉભા રે એટલે છાણ કરે એટલે ત્યાંય એક બેન હતા મહિલા એ છાણ ભેડું કરતા હોય ગોંધ સવારનો ઉગતો સુરત નો પ્રસંગ ગાડાની ધોસરી ઉપર બેઠેલા અને ગાડા ખેડૂતો એ બળદ ને ઘાસ રે આ બળદ હાલ્યા આવ્યા જે પોદળા કીર્યા એટલે ઓલે મહિલા હતા લેવા માટે આવે મારે કઈક અમારા બળદ છાણ છે અડતાની ઓલી ભાઈ આંચકો લઈ ગઈ દેખાવ છો તો બઉ મોટા માણસ પણ મન બઉ નાનું ઢોરના છાણ ના પાડતું હોય અહીં તો લેવાનું જ હોય તો કે ના અમારા બળદનું છે લેવા ના દઈ અરે ભાઈ જરા વિચારો વિચારો તો મહારાજ કે અમે લેવા દઈએ અમારે ના નથી કે અમારે વેળું લઈ નથી જવું તો તમાર નામ શું તો મારું નામ જીવી તમારા ધણી નામ શું તો એ નો બોલાય એ જમાનો ને બોલતા નઈ ને અત્યારે તો બધું કેવા ને બેન લગ્નમાં જમવા ગયા છે પછી એના ચાંદલો કરે ને એટલે પછી લખાવવું પડે ટેબલ ઉપર બેઠો એ કે નામ લખાવો એટલે આ ધણી નામ તો બોલે નઈ પિંજરામાં શું હોય એટલે કે તમે આવું શું પૂછો છો અમારે નામ ના લેવાય બસ તો કે ના તમારા ધણી નામ બોલો તો અમે છાણ લેવા દઈ એટલે આને ચારે બાજુ આમ જોયું અને તમે છો કોણ આવું બધું વિચિત્ર વિચાર પૂછો છો તે નારાજ કે એને દાદા ખાતેના ભગવાન સ્વામી નારાયણ નામ તો બહુ સાંભળ્યું છે હા પગે લાગ્યા એટલે પછી કે સારું ભગવાન આગળ બોલવા માંદો નહીં હા મારા ધણીનું નામ કમળસિંહ છે એમ હા હવે લઈ લઉં છાણ તો કે ના એને તમે અહીં બોલાઈ જાઓ છાણ લેવામાં એ નહીં બોલાઈ આવો શું કાંઈ ચરિત્ર હાદર્યું છે અરે ભાઈ પ્રભુ તમે આ શું કરો તો કે ના તમારા ધણીને બોલાવી લાવો પછી જ છાણ નડવા દઉં દોડતા ગયા કમરજીભાઈ ને કીધું ગાલો ને કોઈ ભગવાન કહેવાય છે સ્વામિનારાયણી આવ્યા છે શેઠ આસ્થાળું દોડતા આવ્યા રસ્તા વાતો કરી આવું થયું શેઠ નહીં થયું મળ્યું પોદળા માટે આવું થાય છે જબરું કહેવાય કે શેઠી વાણિયા વિચક્ષણ બુદ્ધિ થોડીક તો હોય જ કે આ ખાલી પોદળા માટે આવું હોય નહીં એમ આપણે તો એવું જ વિચારીએ પણ શેઠ વિચારે મોટા માણસ કાંઈ આવું તો કરે જ નહીં બહુ શ્રદ્ધાના આસ્થાથી આવ્યા પગે લાગ્યા ઓહો આવો તમે કમળશે તો કહાર શું કરો છો કાંઈ મારા શું કરીએ બેઠા બેઠા માખ્યું મારી અને મારેલી ગણ્યા કરી શું કરીએ કે રોટલે પાણી એ કેમ છે કે બસ એવું આ જો નહીતરમાં છાણ આવીને વાણિયાના દીકરા કઈ આખ ધંધા કરે આ ગોંધિયા છાણ મીળે ને હું ત્યાં પછી ઓછીના ઉધારા લઈ એમાંથી કઈ ખરીદું ને વેચું ને એમાંથી કઈ ગુજરાત નીકળે તો થાય બસ એવું મારા કેવું છે હા હાલો ગઢડા આ છાણ ટોપલો નાખી દો જો ફેંકાવી દીધો ને આ છાણનો ટોપલો નાખી દો ને હાલો ગઢડા વિશ્વાસું હાલો હળી કાઢીને ઘરે જે કઈ થોડું ગુણ હોય લઈ અને મહારાજે બેયને પોતાના ગાડામાં બેસાય જીવીને કમળસિંહને બેયને લાવ્યા ગઢડા જેવા દાદાના દરબારમાં આવ્યા તરત કીધું દાદા હા મહારાજ અમે આ કમળસિંહ શેઠ અને એના ઘરવાળા જીવીને લઈ આવ્યા છીએ એને સરસ મજાનું એક રહેવા મકાન આપો અને ગઢડામાં સારી જગ્યાએ સારામાં સારી દુકાન કરી દો જેથી કમળસિંહ કમળસિંહ શેઠ થાય બોલો હા એને સરસ મજાનો રહેવા મકાન અને કમળ સિંહ સેટને સારામાં સારી દુકાન કરી દીધી સત્સંગ કર્યો અને પછી તેને ઘણું બધું સત્સંગમાં એના ઘણા બધા પ્રસંગો જાણીતા છે ભક્તિમાંય એવા થયા ભક્ત પણ એવા થયા આ લોકો સુધરો પરલોક સુધરી ગયો છે ને સુખધામ આણંદજી સંઘેડિયાનું તમે જાણો છો ને કે મારે કેવું પડશે એ પહેલાં કહી દીધું કહેવાયની જરૂર નહીં પ્રારબ્ધ જ બદલાયું ને એને મુંબઈ જવું તું મારા જ મારે મુંબઈ જવું છે મારે સાંભળ્યુંટલું લઈને તો આ તું કોણ છો તો હું આણંદજી પ્રારબ્ધ છું તો કા તો આણંદજી મુંબઈ જવું છે ત્યાં ખોરી જુવાર મળે નહીં એટલે તૈયાર કરી રાખું ને તો આણંદજી કે મારા ન્યાય જઈને એ જ છે તો કા એ જ છે અને પછી અહીંયા માંગરોળમાં જ પ્રારબ્ધ ટાળ્યું કે તું નવાબ ને કઈ કારીગીરી ઝૂલો બનાવીને આપ્યો નવાબ ખુશ થઈ ગયા માગવાનું ક્યાં જમીન માગજે અને ક્યાં લેવી એ હું બતાવીશ પછી મહારાજે જમીન બતાવી નવાબે ખુશ થઈને જમીન આપી મહારાજે લીટો દોરી દીધો એ જમીન લીધી પછી આણંદજીને કીધું રાતે રાતે પાયો ખોદજે અને રાતે રાતે પાયો ખોદતા મોટો ચરૂલો સોના ચાંદીના સિક્કા ભરેલો દેગડો નીકળ્યો મોટો પાયામાંથી રાતે રાતે ખોદાયું આ તો ભગવાન માગે નહી ત્યાં તું આમ બધી જ દેખાય છે ક્યાં પૈસો દાટેલો ખજાનો આમ કેટલો પીડ્યો છે ને સારું આપણને નથી દેખાતું ત્યાં બધા ખોદવા માંડે કે પદ્મનાભ મંદિરમાં લાખો રૂપિયાના ખજાના એવા કેટલાય દાટેલા નહીં હોય હ્યાંય કેટલું પીળ્યું છે મરી ગયા દાટી દાટી બધા એક દેગડો નગડો એટલે મહારાજ કહેવાય એમાંથી છે ને એક નાની દેગડી ભરીને પાંચસો રૂપિયા જેવી નવાબને આપ્યા આપવા ગયા નવાબ કે સો સમારા હે ધરતી છે આકાશ તક જો નીકળે ઉતરી બનાવી નવાબ કચેરી પાછળથી જઈને દીકરા ને પહેરાવી દીધો એટલે ઓટલે ખુશ થઈ ગયા એમને બા એ કે તમારે કઈ જોતું જ કે જો બીજું જોઈતું જ નથી મહારાજે શીખ્યું હતું કે લેખ નથી થયો જમીન દસ્તાવેજ રાજા વાજા મહેન્દ્ર કાલે ખાલી કરાવે જોયું વ્યવહાર પાકો એટલે એ રાજી થાય તો કેજો કે આ દસ્તાવેજ કરી આપે એટલું કરી દેજો કરાવી દો આજે બાર વાગે કચેરીમાં ઓલા જેવા જમવા આવ્યા છોકરા હાર જોય આ કોણ પહેરાવી ગયો તો કાલે આણંદજી એ આવ્યા હતા તમે એનો દસ્તાવેજ જમીન આપી છે કરી નથી દીધો હા હા ભૂલાઈ ગયો જાઓ બે માણસો મોકલ્યા દસ્તાવેજ કરીને સામે જ ઘરે આપી આવ્યા મહારાજ કે આણંદજી કરી દુબા કામ પછી પ્રાર્થ ફેરવી નાખ્યું ને છે ને સુખધામ બધું કરે છે ભાઈ ભગવાન પોતાના ભક્તોને માટે શું નથી કરતા હમ પણ એક જ વાત છે આશરો જોઈ સાહેબ હવે મૂળ આકરું એ છો શું જોઈએ બે પૈસાની કંઠી પહેરીને તમે કહ્યું કે અમારું પ્રારબ્ધ બદલતું નથી તો એમ નહીં બદલાય એમ નહી આશરો દ્રઢ જોઈએ સત્તર જગ્યાએ ચોખા મૂકો અને પછી તમે કહો કે તમે સત્સંગી છો તો આશરો નથી આ તકલીફ આશરામાં જ છે દ્રઢ ટાણે રહેવું ને આ સત્સંગી હોય કે પેલા આ બધે ગણે નંગની વીંટીઓ પહેરે જે ભાઈ એનું શાસ્ત્ર હોય તે આપણેમાં એમાં નથી પડવું પણ સત્સંગીના આંગળીઓમાં નંગની ને મંગળની ગુરુની વીંટીઓ જોઈ ને ત્યારે દુઃખ બહુ થાય આમાં આશરો ક્યાં છે અરે સુખી કરવો હોય તો ભગવાન કરે ને દુઃખી કરવું હોય તો ભગવાન કરે આ તો કોઈ ક્યાંક તમે મંગળ નડે છે તમે મંગળની વીંટી પહેરો આશરો કહેવાય એને નવગ્રહની પૂજા કરવા માંડે ગ્રહનો ગ્રહ અનુગ્રહ છે આ વા કરો છો કે આમ છે પણ હવે ચંદ્ર ને ક્ષય છે મંગળ છે એ રાતો છે પિતયો છે આવું બધું બહુ કીધું છે આ નવે ગ્રહ દુખી છે એ પેલા એના મટાડે એટલે આ દસમો ગ્રહ જે છે ને એ ભગવાનનો અનુગ્રહ છે પકડી રાખવું પડે જ્યાં ત્યાં દોરા ધાગા ભાઈ નથી માંદળિયા પહેરે નાય વેલા પહેરે નહીં પહેરે પરોક્ષ માં જે જે કરતા હોય ને ત્યાંય આટા મારી આવે એટલે સત્સંગી રીતે થાય હા કષ્ટ હોય તો મારે શિક્ષાપત્રીમાં કીધું છે તમે ગોપાળાનંદ હનુમાનજી સારાંકુલ જાઓ જેનાને તેના માંદળિયા જેનાન તેના દોરા જંતર મંતર ને આ બધા ગરડામાં એક જણો માંદો હતા હરિભગત મહારાજને ખબર પડી મહારાજ કે ઓલા હરિભગત માંદા મહારાજ હાલો આપણે દર્શન દેવા જાય ઊભા થયા એના જઈને ફળિયામાં પગ દીધો ઓલો ઢોલિયો સૂતો હતો કે મહારાજ ફળિયામાંથીને પાછા વળી ગયા ઓલો બેઠો થઈ ગયો ઓહો પધારો પધારો મહારાજ મહારાજ પાછા વળી ગયા સાથે હરિભક્ત હતા એને કીધું એ મહારાજ અરે ઓછી મહારાજ પધારો પધારો મહારાજ કે કોનો છે બીજો મેં કોઈ રાખ્યો નથી મહારાજ કેતા ઢોલિયા જોઈ ઢોલિયાને પાયે દોરો કાળો બાંધેલો કોઈ જંત્ર મંત્રી એના ઘરમાંથી કોઈ કર્યું છે એને જોયું અરે મહારાજ મારી ભૂલ નથી હોત આ ઘરના હોય કોઈ કરેલું છે મહારાજ મારો વાંક નહીં એ દોરો તોડીને નાખી દીધો મહારાજ આવી અને એને આશીર્વાદ દીધા અને રાજી થયા બસ મારો હોય ને એની હું રક્ષા કરું છું તો ટાણે ખબર પડે ટાણે પડે કોઈ ક્યાં એ માનતા રાખો ને તો ક્યાંય પદયાત્રા કરી આવે સત્સંગમાં થતું હોય એ કરવું જોઈએ પણ જેને સત્સંગ બહાર જે લોકો જે બધું કેટલી જાતનું કરતા હોય છે એ પછી તમે જો એ કરતા હોકલા વગાડન ઓલું ઉદાડન આ ધૂણાવન પેલું ધૂણાવન પછી કે આશ્રો સામુ ન જોવે પતિવ્રતા સ્ત્રી હોય આડોસ પાડોશ ના એ બધા રાખે તો તમે રાખો ખાલી શંકાજાય થઈ મારે નાખે છે કે નઈ पेपर मा शंका मगे देव न देव मर्जी बात एक जनो ना मित्र घर वाले रोज हवाठी सौ रो रूपया मगे रोज हवाठी सौ रुपया मागे वो कह रोज सौ रुपया करे शू तो आपको दई तो खबर पड़े भले देता महाराजे शरणागत जीवन कहू के सुख जोत हो इष्ट पास आश्रो हूं एम क આંખમાં જોકો લાગે ને તો એ જોકા ઉતારવાળા પાસે આશરો ક્યાં છે બઉ સરસ મજાની વાત છે ગામ ને એ ભૂલી ગયો છું હા જોગીસમ ગુરુ માનદ છે ને એમનો પ્રસંગ છે કે ગરીબ ભગતે પછી ક્યાંક જમીન લીધી કુવા સહિત વાડી હવે ઓલિયા વેચી દીધી ને આને લેવી હતી લીધી એ જમાને કોષ ચલાવતા હવે કૂવામાં કોઈએ પડીને આત્મહત્યા કરીએ છીએ અને પેલા લોકોને નડતું છે મારા એ બધું વેચી નાખ્યું એ આ હરિભગત ને એ કઈ ખબર નહીં તેણે બધું ખરીદ્યું જમાવટ થાય એ વાત તો એનો શું કોષ જોડે ને કોષ તમે જોયો હોય તો ખબર પડે અત્યારે હવે મોટર ને મશીન આવી ગયા એટલે કોષ ની કોને ખબર હોય જોવાય ન મળતા હોય ચામડાના કોષ હોય ને એ પહેલામાં કુવામાં ઉતારે બળદ થી ખેંચે એટલે આમ પાછું આવે એટલે કૂવામાં નીચે બારી હોય એ ઊંચી થાય ને પાણી ભરાઈ જાય જેવું આમ બળદને હાંકે એટલે બારી બંધ થઈ જાય આલે અંદર આખું બસો અઢીસો લીટર જેટલું પાણી હોય અને બળદ ખેંચે હવે કૂવામાં પેલો જે પડીને મરી ગયો હતો ને એ ભૂત થયેલો પ્રેત એમાં કોષ પકડી દે બે બળદ ટીંગાઈ જાય ને તો કોષ નીકળે નહીં અને ઓયલો આ હરિભગત બળદ ઊભા રાખે કૂવામાં નજર કરે કોઈ દેખાય નહીં કૂવામાં પાછું કે ભેખડમાં કોષ ભરાણો ન હોય આ કેમ માળું હા શું થાય છે કોષ નીકળે નહીં બળદ ઊંચા થઈ જાય આમ પછી કોઈએ કીધું કે આવું છે માળો આનું શું કરું આ ભગત બિચારો થાળામાં બેઠો બેઠો ભજન કરે ધૂન કરે કરના બધા બેળા થઈને ધૂન કરે સ્વામિનારાયણ સ્વામીને ધૂન હમ કોષ બીજાને કે તું હોય કે હોય બેઠો બેઠો થાળામાં ભજન કરે તો એનો કોષ પકડી રાખે એ બધા સલાહ દે આમ કાંઈ નહીં થાય અમારા ભુવાઓને બોલાવી આવો બોલાવા તમે જો અને તમે હું જાઓ તમે કેતા હોય તો હું ઘોડો લઈને લઈ આવું હમણાં તેડી આવું તમારા ચપટીમાં બગાડતા બધું સુખ થઈ જાય તમે આમ તમે સામદા સામદાણ કરીશો ને કઈશું નહિ ઓલા અરે પણ આ વાડી બધી હું જાય રોટલા વગર ના થઈ જાય છે બે ત્રણ મહિના નીકળી ગયા પાણી પાયા વગર થાય છું હરી વખત વાત કરશો નઈ પછી તો સંબંધીઓ આવા ટાણે જે માથે ચડી બે છે ને એ તો ગજબ હોય એ અમારે કઈ નથી આ તો તમારા ભલા માટે કઈ છે આ કે ભાઈ મારું ભલું સ્વામિનારાયણના નામમાં છે તમે તમારે તમે જાઓ અને આ ગમે એટલું ભજન કરે હવે આપણે સાંભળ્યું છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ગમે એવું ભૂત ભાગી જાય એ તો હકીકત આ બેઠા બેઠા ધૂન કરે કઈ થાય ને હવે શ્રદ્ધા કેમ રહી એ તો આપણે વાતું કરીએ પણ આવું થાય તો એમ થાય મળ્યું હવે આ ત્રણ મહિના પૂરા થયા હવે કોકને બોલાવીએ ભલે જે કોઈને ખબર ન પડે રાતે બેહાડીએ પણ હવે આ નીકળી જાય ભલે શિષ્યા પૂરી નાખ્યા આવે પણ કરવું તો જોઈ એમ તો થઈ જાય પણ હા હરિભગત કે ના ભૂખ્યા મરી જાય પણ હું બીજા પડે ભાઈ મંડે ખાવા ગણાય અને આમ દક્ષિણ નથી બે ત્રણ તીરથ છે ત્યાં સુધી આટા મારી આવે હમનો દેવાય લગભગ દરેક વાર ના એક દેવ છે અને આજુબાજુ બધી વસતા હોય ગુરુવારે કઈક બીજે ભીડ થતી હોય મંગળવારે ત્રીજે ભીડ થતી હોય સોમવારે બીજા થતી હોય રવિવારે કઈક બીજા આપડે સંતો છે ને એક ગામ ઈ હું ભૂલી ગયો છું ગામમાં ગયા ને હલી ભગત કે સ્વામી એટલે ગામમાં બીજા ને ત્યાં ગયા હતા આ દોડતા દોડતા આવ્યા સંતો આવ્યા છે એ સ્વામી અમે નવા મકાન કર્યા છે તો કેમ એ નવા મકાનમાં રેવાંકડા આ છે ને ભેર થઈ ગયો છે એટલે જમીન ફરી ગઈ છે એમ એટલે સાધું કે એકાદશી કરો છો તો કે ને એકાદશી ક્યારે આવીને વહી જાય કઈ ખબર નથી પડતી અમારે ખેડૂત નું કામ વાડિયે રેવાનું આ બીજું કઈ હોય નહીં એટલે કઈ ખબર નો મંદિરે આવો હવે વાડીયાથી ક્યારે હવે ક્યારે ન હોય જાય નવા જાય મંદિરે આમ પૂજા તમે કરો પૂજા પેલા કરતા પણ હવે મોસમ ટાણ્યા પછી કઈ બધું ધ્યાન નથી રેતું થાય તો છોકરા પૂજા પાઠ કરે કોઈ ને કાંઈ એવું કઈ છે ને છે પાણી ગાળી વાળી વાપરો હું ખેડુ ન હોય તો આપણે તું ફરી ગયો છો જમીન એની છે તું સત્સંગ ના નિમ પાળવા માંય બધું હરકું થઈ જશે હે આને પણ આ દ્રઢ રાખ્યો કે ના હું નમું નહી અને બધા ઘરના પર નાન ગામના બધા સમજાવ્યા ભાઈ તમે જરી કહી લ્યો ફલા છે ને એક્સપર્ટ છે ગુરુ માનદ સ્વામી આવ્યા અને આ આવ્યા પગમાં પીડ્યા સ્વામીને વાત કરી સ્વામી મા આવું છે સ્વામી કેવું હલો મારી ભગાડી કે કાઢી મૂકી તે આશરો રાખ્યો ને એટલે અમે રાજી થઈ ગયા આવા તંચન ચાર ચાર મહિના વ્યા જાય ને વાડી એમને પડી રહી ખાવાના ફાંફા થઈ જાય તોય જે આમ સ્વામિનારાયણના નીમધર્મ આપણા ઈષ્ટના મૂકે નહીં એલા તારા ઉપર તમે રાજી થઈ ગયા ભગવાન રાજી થઈ ગયા હાલ હાલ તારી વાડી અત્યારે અત્યારે ગયા જોડ કોષ છે કોણ કાકો શું કરે છે ભાઈ કોષ નાખ્યો અમે વેલામ કે હાંક જેવું હાંક્યું ને કોષ પકડી લીધો વેલાય માનસાઈ ઊભા થયા કોષ નું દોરડું હોય દોરડું બૂમ પાણી જોરથી મૂકી દેજે અટકી નીકળી ગયો કોષ બાય માનસ સામે કુવાયું અહીંથી નીકળ નીકળ તારા બાપનું છે ભાગ જ્યાં ગયું ત્યાં માન જ સામે જા હવે કોઈ દીખાઈ નહીં થાય કેવો સુખ્યો કર્યો આ લોક ને પરલોક બે સુધી આશરો રાખવો પડે તમને કલ્પનામાં ના આવે એવી વાત ભગવાન ને તો બધું આપવું છે પણ શું જોઈએ આશરો જોઈએ બાકી કેવા છે સુખધામ કેવા રામજી બાપા એમના દાદા થયા પંદર વર્ષની ઉંમરે નાણદા સ્વામી આપણે પીધા કીધા ને એમની પાસે સાધુ થવા ગયા નાણદા સ્વામી પછી એમના મોટાભાઈ હરજીભાઈ તેડવા આવ્યા એટલે પછી સ્વામી સમજાવીને એને કીધું કીધું આ તમે પૂજા લઈ જાઓ ઘરે પૂજા કરજો સારા હરિભગત થજો અને સત્સંગ રાખજો જાઓ પછી ઘરે રહી ભજન કરતા પણ બહુ સારા હરિભગત થયા હવામીની દ્રષ્ટિ પડી ગઈ બહુ સારા રામજી બાપા એવા ભજની એવા નિષ્ઠાને એવા દ્રઢ તો ગામમાંથી બધા વૈષ્ણવ બધા ગંગાજી જતા છે રામજી બાબા કે આપડે હરિદ્વાર ને ગંગાજી ને આ બધું થઈ જાય અયોધ્યા ને ગોકુલ મથુરાત્રા એ યાત્રા કરીને પછી ગંગાજી ને જમનાજી ને બધું લેતા આવે લોટીઓ વૈષ્ણવ બધા એની રીતે ને આ સત્સંગ એક બે જણા જોય પછી કઈક સારો દિવસ હશે ત્યારે સમૂહ માં લોટી ઉત્સવ કરે ખબર છે દૂન ભજન કીર્તન પૂજા ને એવું બધું થાય ને પછી એ બધું રાત્રે બધા એના સંબંધીઓ બોલાવ્યા હોય ને એ બધા એ રીતે ધામધૂમ કરે આ લોટી ઉત્સવમાં રામજી બાપાએ હતા એમનો પરિવાર સંબંધીઓ બોલાવ્યા બહેનો દીકરીઓ બધાને બોલાવ્યા હોય ઉત્સવમાં માણસો ઘણું બહુ જાદા માણસો બધાનું હતું ને એટલે આમનાય ઘણા બહેનો દીકરીઓનો પરિવાર ઘણો મોટો દોન કીર્તન ને ભજન એનું રીતે બધું ચાલે વૈષ્ણવની રીતે રાતના બાર થઈ ગયા ત્યાં રામજી બાપાને યાદ આવ્યું કે હમણાં આ લોટી ઉત્સવ થશે ખુલશે લોટી બધાને ચરણામત આપશે લોક રિવાજ પ્રમાણે આ લોકમાં આ બને એ આશ્ચર્ય છે તમને હું શું કઈ ઘણી વસ્તુ આપણે મનાય નહીં ને અને આ બધા પુરાવા હામે બેઠા છે સાડા બારે રામજી બાપાને એમ થયું કે મારું આ બેનો દીકરીઓ આવ્યા છે બધા એને દ ભેટ આપવી પડશે હું પૈસા લેવાનું ભૂલી ગયો છું ખિસ્સામાં કાંઈ છે નહીં તો લેવું ઘરે જઈને લઈ આવું આ હજી થોડું કીર્તનને બધું ચાલે છે ને તો લઈ આવું પૈસા એટલે હાથમાં લાકડી જોડા પહેર્યા માથે પાઘડું હેલા બાબા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર રાતના સાડા બારે થોડુંક છેટાવે એનું ઘર હજી ઘરનો જે એનો પેલી ગલી આવે ને શેરી સ્ટ્રીટ જ્યાં એમાં પ્રવેશવા જાય ને ત્યાં બે સાધુ રાતના સાડા વાગે ભગવા કપડા બે સાધુ ઉભેલા રામજી બાબા દંડોતમીંડા કરવાના હા બાપ જે સ્વામી નારાયણ ચાલો સાધુ કે બાપા ક્યાં જાવ છો તો કે આ લોટી ઉત્સવ છે તો ઘરે પૈસા લેવા જાવ છે તો કે પૈસા તો છે તમારી પાસે અરે ના બાપા નથી એટલે તો જાઉં શું કરે અરે પૈસા નું ખિસ્સું છે જ્યાં આમ જોયું આખું ખીસું પૈસાનું તડોતડ ભરેલું ગયો ક્યાંથી આવ્યા રામજી બાપા કે મારું એક નોટ નહી રૂપિયાની અને તડોતડ ખીસું પેરણ જે કણબીના હોય ને પેર એમાં આમ અને જ્યાં જોઈ આમ ખીસ્સા હાથ નાખીને કાઢી દસ દસ ની નોટ દસ દસ રૂપિયાની નોટો બધી એ નોટો આમ કરી આમ જોઈ ને આમ જોવા ગયા સાધુ અદ્રશ્ય થઈ ગયા સાધુ અદ્રશ્ય નજર સામે અદ્રશ્ય પર બાપા પાછા નોટી ખુલ્યો દાન ભેટ નો થયો ખિસ્સા બાપા પૈસા કાઢ નાની મોટી બેનું દીક એને બધાને પૈસા આપે જેમ કાઢે એમ ભાઈ ખૂટે જ નહી જ નહીં આપણે લ્યો કે બાપલા લ્યો એના સંબંધિત બેનો દીકરીઓ હતી એને તો આપ્યા બીજા જે હતા ને બધાને કાઢી કાઢી લ્યો લ્યો આ બધા જોવે પૈસા ક્યાંથી કાઢ્યા છે હાથ નાખી નાખી આજની વાત છે ખાલી ચાલીસ વર્ષ પેલાની વાત પ્રમાણભૂત સામે બેઠા છે અને ભાઈ બધાને નોળ જેટલા ફાવે એટલા પૈસા અને બાજુ ખીસું એટલું ને એટલું તડો તડ પ્રસંગ પૂરો થઈ ગયો બાપા કે માળો આ તો ગજો કેટલા રૂપિયા આપ્યા કેટલા એનો દીકરીઓને આપ્યા સંબંધીઓ નહોતા એને વેચા અને તોય પાછું ભરેલું ને ભરેલું આવ્યા ઘરે હવે દોઢ વાગ્યા છે પટારો ખોલી એને કાંધી હોય ખબર છે ખાનું એટલે બાપા આમાંથી રૂપિયા કાઢીને કાંધીમાં મેળ્યા નાખ આમાં ખીસું લઈ લઈ ખીસું ખાલી થઈ ગયું જોયું ખાલી કેટલાક થયા કાંધીમાં જોવા ગયા નાખ્યા નજર અમે ત્યાંય ખાલી ક્યાંય રૂપિયો નહી અહીંયા રૂપિયો નર્યો પ્રસંગ પૂરતો રૂપિયો ખૂટ્યો નહીં એ હકીકત છે બોલો ક્યાંથી આવ્યા કેમ થઈ ગયું હે દેવા બેઠા છે સુખધામ છે આ લોકનું પણ આપે છે હજી આ લોકના બે ત્રણ સુખ છે જ ને પણ એ કેમ ભગવાન પૂરા કરે છે એ આજે નહીં આવતા શુક્રવારે લઈશું પછી આગળ વધશું સહજાનંદ સ્વામી મહારાજ